ખબરલા ભજન કમજોર પહેલા ભજન મોટું એટલે મેળન એમ થયું કે આપણે વાંજિયા પુત્ર તમે દ્વારકા થી જાઓ તમારું વાંજિયા દ્વારકા દઈશ દર્પણ લીધો દર્પૂનમે આવતા એમાં એક દિવસો મારીને ભગવાન ને જે એટલે યાદ કરી મળે ન ટે હું કેમ દુખી દઉં તમે પાટો કેમ કોઈ ભોળા માણ મારે લાગે આપડે બધા ભેગા થયા છીએ એ મારી કહલાય છે अब ये कब तक Allahumma Allahia